સ્વામી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે ને નવ યોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તેથી આઠ ઝાંખા પડી ગયા પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા તેમ એ તો એવી વાત છે ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય તે એક ભગવાનનું જ નિરૂપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે સ્વામી રે સ્વામીએ વાત કરી જે ભગવાનનું અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ સમજાતું નથી તે કોઈને બે આના ને કોઈને ચાર આના ને કોઈને આઠ આના પણ જેવું છે તેવું જણાતું નથી ને સાંખ્ય તો મુદ્દલ નથી ને સાંખ વિના કસર ટળે નહીં સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે केटलाक ने भगवान तथा साधुना संबंधन सुख आतु हो के पेठे ने केम समझे तो सुख आए यश्नो उत्तर करो जे ये तो साधुता शीखे तो आए तो विना तो दोष पीड़े तथी सुख ना आए पशी पूछू जे के सुख स्वप्न में आतु हो केम आए तुम्हें उत्तर जे ए तो निर्धार नहीं स्वप्न में तो भगवान देखाय बीजूप देखाय ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે જેમ છે એમ કહેવાય નહીં ને કહીએ તો અર્ધી સભા ઊઠી જાય પણ શાસ્ત્રમાં કયા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આ જ નાખે ને ભ્રમરૂપ કરી મૂકે એ તો ગોકુળ ગામ પેંડો હોય ન્યારો અને આ તો જીભ ઝાલીને બોલીએ છે એમ બોલ્યા સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં ગમે તેવી રીતે પણ ખાવા આપે છે ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત માટે આપણને આપ્યું નથી ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે છે તેમાં લાડવા જમી લેવા તે શું છે આ દેહ ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને દાસના દુશ્મન હરી હોય નહીં જેમ કરશે તેમ સુખજ થશે ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે માટે ભજન કર્યા કરવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ વાતો ના કરનારા દુર્લભ છે મનુષ્ય દેહ દુર્લભ છે ને દેહ સાજું રહેવું તે પણ દુર્લભ છે એ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું કપિલે એક જીવનું કલ્યાણ કર્યું ને દેવે સો જીવનું કલ્યાણ કર્યું ને આજ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું તે મુજો સૂરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે દસ હજાર સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે તેનો છાંટો જીવમાં નાખ્યો છે એ સુષુપ્ત અવસ્થા છે તેને ટાળવા સારું મહારાજનો અવતાર છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જેનું કર્યું થાય છે તે તો જાણે કાંઈ જાણતા નથી ને વચમાંથી બીજા કેટલાક મનસુબા કરે છે સ્વામિનારાયે સ્વામીએ વાત કરી જે કોટિકલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત ભ્રમરૂપમ એ એક જ શ્લોક લખ્યો છે